ભગવા ના હસિમ જયકાર દા ભગવાન ના હસીમ જયકાર હો દાદા ભગવાન ના હસિમ જયકાર દાદા ભગવાન ના હસિમ જયકાર હો દાદા ભગવાન ના હસિમ જયકાર દાદા ભગવાન ના जय हो दाना भगवानना ना असीब जय जय चोपड़ मा मारू कही लख नहीं प्रकृति ना चोपड़ा मारू कही लख नहीं प्रकृति न चोपड़ मारू कही लख नहीं प्रकृति न चोपड़ मारू कह लख नहीं घोट वाला था खतू खुल હુંડાણે કરવું નહીં ઉપર છલ્લા વ્યવહારો માં હુંડાણે કરવું નહિ જોખમદારી પોતા નીચે આપણે દાદા ભગવાન બી ના ત્રીજું કશું દેખવું નહિ આપણે દાદા ભગવાન વિના ત્રીજું કશું દેખું નહીં કસો ને વિશ્વજને भरव नहीं अवका सोने भी स्वजाने अदरमती भरू नहीं अवका सुने विश्वजने अदरमती भरव नहीं अवका सुने विस्व जाने अदरमथी राकी धर्म रा स्वरूप ने यारा नहीं स्वरूप ने यारा मूर्ता मूर्त तरण तारण दादा ने हूँ विसर नहीं मूर्ता मूर्त तरण दादा ने हूँ विसरू नहीं अपने दादा भगवान बिना बीजू कसो देखू नहीं अपने दादा भगवान बिना सर्वहार बिहारों मात्म सर्वहार बिहारों मात्म परीणम भूमहही सर्वाहार बिहारों माँ आत्म परीणम गुमह सर्विहारों हार माँ आत्म परीणम पसे शक्ति लाई ने ज्ञान ने बचाऊ नहीं अक्रमिक ज्ञान लीधे मरव नहीं अक्रमिक ज्ञान लीधे परि कोई मरव नहीं मोक्ष दानी दिलावर न अनन्य चे शरण मोक्ष दानी दिलावर मी नहीं आपने दादा बगवान भी नाम भी नहीं उपरी पणू छता ना शक्ति लाइन ने पचाव नहीं पासे अपने दाता भगवान ली नामी देखू नहीं पासे शक्ती दादा भगवान विना बीजू कशु देखू नहीं दादा भगवान विना જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ આપ ડોક્ટર સાહેબો સત્સંગ લઈએ થોડોક આપણે આપણે બધા જ આપણે આપણી વાતો એકબીજા સાથે કરીએ એવું જ ને શા માટે ભેગા થયા છીએ મુગા થઈને વહેવા માટે રાખવા ડૉક્ટર સાહેબ આપણા અક્રમ વિજ્ઞાનમાં શું છે ગમે તેવું ફેંકેલું હોય તો હવળું જ થઈ જવાનું શું બધું હ એનામાંથી ઊંધા બધું નીકળી ગયું છે એટલે હવળું જ પડે એવું છે પણ હવરા પડવાની રીતો પ્રકારો બધા ઘણા ગણા હોય છે આપણે કોઈ વખત મુજા જઈએ છીએ મુજાવાની કોઈ જરૂર નથી અક્રમ વિજ્ઞાન છે અવરાને સૌરું કરનારું ગજબનું અક્રમ વિજ્ઞાન તો હવે આપણે લઈએ આ સુરેશભાઈ વડીલ મહાત્મા આપણે એમને એક બે કે ત્રણ વસ્તુ પૂછી છે એને સમજવા માટે સત્સંગ માટે પૂછે દાદાજી દાદા ભગવાન ના સીમ જે મૂકી રાખવાનું અહિયાં અહિયાં પેલું પોઝિટિવ દ્રષ્ટિ એ પ્રાપ્તિ છે કે પુરુષાર્થથી મેળવવાની છે પોઝિટિવ દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછી એ પુરુષાર્થથી પાકી કરી લેવાની છે મેળવવાની વાત તો પ્રાપ્તિમાં જાય છે અને પાકી કરી લેવામાં પુરુષાર્થ જાય છે પુરુષાર્થ એટલે પુરુષ છે તે પુરુષાર્થ કરી શકે એમાં કોઈ પ્રકારે જાતિભેદ નથી રહ્યો કોઈ પ્રકારનો કોઈ પ્રકારનો નથી રહ્યો આપણે આ ભિન્ન ભિન્નતાવાળા વ્યવહારમાં હોવા છતાં પણ જાતિભેદ રહ્યો નથી કોઈ પ્રકારનો એ આ એટલું બધું સુંદર આશ્ચર્ય બન્યું છે દાદા ભગવાનના પ્રાગટ્યથી અને એમની અસીમ કરુણા કૃપાથી અદભુત બનેલું છે એટલે પોઝિટિવ દ્રષ્ટિ એટલે નેગેટિવ દેખાતું હોય એને એ નેગેટિવને શરમ આવ્યા વગર એની નેગેટિવિટીમાંથી કાઢી નાખે એને એટલે એનું નેગેટિવ પણ એ રહેવા છે એમાં એ કાઢી નાખે એટલે ખાલી તો રહે નહીં આખા વિશ્વમાં આ પૌદકાલિક વિશ્વમાં ક્યાંય પણ વેક્યુમ જેવું તો છે જ નહીં કંઈનું કંઈ તો ભરાઈ જ જાય અંદર ભરાઈ જ જાય એટલે હમણાં આપણા લઘુ કવિરાજજી બોલ્યા ને હમણાં લઘુ કવિરાજજી કે અંદર વશમાં અધમને પેશવા નહીં દેવાનો અધર્મ એટલે નેગેટિવિટી વશમાં પેસવા નહીં દેવાનો આપણે બધા આ વ્યાને બધી બધું ચાલ્યા કરે એમાં એટલે આ વચિટી દ્રષ્ટિ ઉપર તો આપતા પુત્રએ બહુ સુંદર ભરત આનંદજીએ પછી પુરીનાંદજી પણ તમે સંકલન કર્યું હતું ને એક ટૂકામાં પણ બહુ સારું સંકલન થયેલું છે અને આ પુત્રથી જે સંકલો થાય છે બધાને સાર રૂપે મળે અને દાદા ભગવાનના જીવનનું આખું સત્વ મળે એમને બહુ સારા થઈ બધી પુસ્તિકાઓ ઘણી સારી છે આ જ પુસ્તિકાઓને આપણે ઘણા ઘણા સ્વરૂપોમાં બાલાજી સાહેબ આવ્યા છે કે લાલાભાઈ સુરેશભાઈ શુક્લાજી આ બધાની વાત કે ઘણા ઘણા સ્વરૂપે આપણે લાવી શકો છો સમજાવ્યું ને મૂળ વસ્તુ એક જ પણ એને રજૂઆત કરી શકો એવું કરાય અને આ બધી પુસ્તિકાઓ આ ભારતની આપણી પ્રમુખ ભાષાઓમાં જાય તો બહુ સારું ઓછા ઓછી બે ડઝન ભાષાઓમાં જાય એ જરૂરનું છે કેટલી બે ડઝન અને આપતા પુત્ર સાહેબો આપે મિનિમમ સાઉથ ઇન્ડિયાની ચાર ભાષાઓ નથી અગર તો તમે વહેંચી લો અંદર કે હું આ આ ભાષા હું આ ભાષા લઉં તો વારાફરતી ત્યાં જવા જેવી રીતે શીખી લો અને જે જર્મનીમાં જાય છે આપતા પુત્ર એ જર્મન ભાષા એટલે આ ખાસ આ પુસ્તિકાઓ ને એનું બધું વિજ્ઞાન સેન્ટરમાં આટલું બધું બધા ચાલ્યા છે ઘણો પુરુષાર્થ ચાલી રહ્યો છે મોટો એમાં આપતા પુત્રો બધા છે પણ વારા ફરતી બધા એક્ટિવ થયા જ કરવાના કે નહીં થવાના થવાના અને આપણે ડૉક્ટર સાહેબના ડીલરશીપમાં થાવ બધા પણ ડૉક્ટર સાહેબને વિનંતી કરો કે હવે અમને અમારા ક્લાસીસ લેવા માંડો તમે બોલો બિહારી ડોક્ટર સાહેબ હવે અમારા ક્લાસીસ લેવા માંડો એટલે પછી આ રીસર્ચ સેન્ટરમાં પણ અમે ક્રમે ક્રમે બધા વારાફરતી અમે કામમાં લાગીએ જેથી કરીને રિસર્ચ સેન્ટરમાં ઉઘાડા થઈ જાઓ પરેશાન હવે ઉગાડા થઈ જાઓ બહુ ઉગાડા મજા પડે મજા આવે છે આખું ભરૂચ જિલ્લાના તો માલિક થઈ ગયા છે ભરૂચ જિલ્લામાં પાછું બીજો જિલ્લો થાય જ નહી કયો નર્મદા નર્મદા એવી ગયા છે ચાલો એટલે પોઝિટિવ દૃષ્ટિ તો આખું વિશ્વ સમજી શકે એવી વાત છે સુંદર અને અક્રમ વિજ્ઞાન આ જીવનના માનવ જીવન ગમે ત્યાં ગમે દેશનું હોય ગમે તે પ્રકાર હોય કોઈ પણ પ્રકાર જાતિ કોઈ પણ ભેદ વગરના બધા સારી રીતે સમજી શકે છે એટલે અક્રમ વિજ્ઞાનને આવી રીતે પોઝિટિવ દ્રષ્ટિ એટલે કે દરેકને પોતાને પોતાના હિતમાં જીવન જીવી શકે એવી પ્રકારની દ્રષ્ટિ શું કહ્યું પોતાનું સ્વહિત પોતાનું હિત સારી રીતે હચવાઈ જાય સારી સચવાય એવી એ દ્રષ્ટિને એવી દ્રષ્ટિ મારું જીવન બીજું કશું જ નહીં એનો તો વિસ્તાર બહુ મોટો છે બીજું ચંદુભાઈ શું કરી રહ્યા છે એને તમારે જોવું એનું નામ પુરુષાર્થ તો જોવામાં શું શું આવે તો તે યથાર્થ જોવાનું કહેવાય હા એટલે કે ફાઇલ જે બધું કરી રહ્યું છે જે જે કંઈ કરી રહ્યું છે અંદરથી વધારે પહેલું કરે તો જે બહારથી અંદર કરવું એને કરવામાં આવે ફાઇલથી કારણ કે એનો સ્વભાવ છે કરવાનો તો એટલે એનો સ્વભાવ છે ને સ્વભાવમાં તો ફાઇલ મુકાઈ ગઈ છે એટલે બધા મજા પડી ગઈ છે ને સરુરીબેન ફાઇલ બોલે છે ને તેવા ઠંડકથી નિરાંત છૂટ્ટા થઈને રહેશે બધા સરેન તમારે સ્કૂલ ફાઇલ છે તમારી સ્કૂલના છોકરા બધાએ પેલી હું એમાં ના અપાડ છું હા એમાં બેન કહે કે વહેલાં વહેલા અમને સ્કૂલમાં ફાઇલ ક્યારે આવ્યા તમે આજે તો જોવામાં દેખાવવાનો સ્વભાવ છે ફાઇલનો મનથી હોય બૌદ્ધિક પરિણામોથી હોય આપણા પૌદગરિક ચિત્તથી હોય પૌદગરિક કે પૌદગરિક અહંકારથી હોય અને એના કારણે બહાર ફાઇલ આખી ક્રિયાવારી દેખાય બધાને આ બધું જ આપણું અક્રમ વિજ્ઞાન અંતરવિજ્ઞાન છે અંદરનું વિજ્ઞાન છે ઇનર સાયન્સ છે એના કારણે આપણે આપણું અંદરનું અને અંતરને શીખતા જોવા જોવાનું શીખ આપણને જેમ જેમ આપણને પાકું થતું જતું જાય આપણે સમજાય જ્યારે એ ક્રિયાઓ બને પરિણામ બને ત્યારે સમજાય આપણને એકદમ ના સમજાય ધીમે ધીમે આવે ખરું જોવાનું ત્યાં છે કારણ કે આ બધી દેખાતી વસ્તુઓ છે શું જે જોવા માટેની વસ્તુઓ છે એને જ જોવાય વસ્તુ પોતે પોતાને જુએ તો એને આપણે ના જોઈ શકીએ એટલે એમાંથી નીકળી ગયા આપણે એમાંથી નીકળી ગયા દેખાવા માટે છે ને પોતે દેખાયા કરે તો કેમ ચાલે આ ટેલિવિઝન છે બધા જોવા માટે છે એ પોતે પોતાને જુએ ને એને ટેલિવિઝન એ કે હું મને જોયા કરું છું તો આપણા કામમાં કેમ નહીં લાગે એ વખતે જોવાનું મને જ ને આપણને તો કશું જોવાની ક્રિયા અને કઈ છે કે જેનો સ્વભાવ છે સ્વભાવ છે તો કે શું આંખો નથી જોતી તો આખોય જુએ છે કારણ કે આંખોય પ્રકાશક છે એક જાતનો હમ એ તો આખું વર્લ્ડ જાણે છે દુનિયા જાણે છે બધા જ જાણે છે એટલે તેને જ્યોતી કહ્યું જ્યો તી હમ એટલે આખો જ જુએ છે એ એને એક સરખું ના જોઈ શકે કારણ કે એ આગળથી એના જોવાપણામાં જે એક ચંદ્રમાં છે તે બે દેખાઈ ગયેલા હતા એટલે એને બધું ડબલ ડબલ દેખાયા કરે આખો ને એટલે આપણે એ જે ડબલ ડબલ રીતે જોતું હોય બધામાં એને જે જે જુએ એને આપણે જોવાનું આવો ખુવાસી વાત જય સચિદા એને આપણે જોયા કરવાનું એટલે તો પુરુષાર્થ જ છે એટલે પુરુષ જોઈ શકે છે પુરુષ પુરુષ કોને જુએ તો કે પ્રકૃતિને પ્રકૃતિ શું તો કે ચંદુભાઈ ચંદુભાઈ શું તો કે ફાઇલ ફાઇલ કહ્યું તો બહુ સાદી વાત બની ગઈ એમાં શું જોવાનું ફાઇલ છે જોઈ પતી ગયું તો બસ એટલું રાખે તોય જોવાઈ જાય એવી છે મજાની છે પણ ફાઇલ છે કેટલી જાળી છે કેટલી પાતળી છે એ બધું જોવું પડશે પાછું એની જાય એની જાતે પાછી એ ઉઘડતી જાય છે આપણે ખોલવી ના પડે એને અને ઉઘડતી જાય નવું નવું બતાવે તો શું કરી આવે જાત જાત હું નવું બતાવ્યા કરે એ બધું જોવું પડે કારણ કે એનો પોતાનો જોવાનો સ્વભાવ નથી એનો આંખો છે તો આંખો એને પોતે પોતાને નથી જોઈ શકતી એ બધું દેખાડે ખરું પણ પોતે પોતાને ના જોઈ શકે આંખ કહ પોતે પોતાને ના સાંભળી શકે આવું બધી ઇન્દ્રિયો માટે છે હમ એટલા માટે એને કોઈ જોનાર તો જોઈએ ને આ બધું નાટકના ચાળા બાળે છે બધું આવું નાટકબાજી કર્યા કરે છે તે નાટકબાજી જોયા નહીં તો પછી શું નાટક નાટકવાળા કોઈ ફાવે કંઈ કશું નહીં આ શું આ તો કોઈ છે જ નહીં આપણે જોનાર જ નથી કા એટલે સબ ચંદુભાઈ કી ફાઇલ કી નાટકબાજી હૈ પક્કી નાટકબાજી હૈ પૂતગલબાજી બોલતે હૈ બધી પૂતગલબાજી છે આખી પાંચે ઇન્દ્રિયોથી જોવાતી અનુભવાતી અંદરથી આપણને જ જોવાતી બધી જ રીતે એને સમજાવવાથી આ બધી જ એ બધું જ આવી ગયું એમાં કશું જ બાકી ના આવે જે દેખવામાં આવે એ બધું જ આવી ગયું આંખો દેખવા છે એ પણ આપણે જોવામાં આવી ગયું એ મૂળ છે પાછું આપણું પૌદગાલિક ચિત્ત છે બધે ફરે છે અને ત્યાં ફોટા પાડ્યા કરે છે તે પણ આપણે આપણે આંખથી જોઈએ એટલે આપણી આંખમાં જો આપણે આંખેથી જોવામાં આપણને જોવામાં આપણો ફોટો અંદર પડે આપણામાં એટલે આપણને એવું જેમ છે એ રીતે મને જરા કઈ સંભાવજો બોલો હા આજે એસસીઈ એની છે એને એસસીઈ આર હોય નહિ તો પછી એ એસસી ઈ એની શું કામ મતલબ એ બિચારું પડે એ તો બિચારું થઈને પડી રે સીન અને સીન સીન અને આપણે સિયર એના હા સીન એટલે આ પ્રકૃતિના બધા જ પરિણામો જે જે છે અંદરની બહારના બધા એ બધા સીન્સ કહેવાય હવે એ સીન્સ છે એ સીન્સનો ફોટો પાડનાર ફોટો ના પડાઈ જાય તો સિન્સ બિચાનક શું કરે આ બેઠો છે આ વે ને મારો ફોટો ના પડતો હોય તો પેલું શું કરે એ અનુભૂલ છે કે પેલા કેમેરાનીક શું કોને આપણે ભૂલ કરવી આ વસ્તુ છે એટલે મૂળ ભૂલ પકડાઈ ગઈ આપણી ગુનેગાર પકડાઈ ગયો અને ગુનો નીકળ્યો એટલે તમને મુક્ત કર્યા આ બધા ગુનાઓમાંથી બધા ગુનાઓમાંથી એ બધા માન્યતાના ગુનાઓ હતા બધું એ તો થઈ ગયું ત્યાર પછી કેટલી બધી પ્રગતિ થઈ આપણી બધાની કેટલી સુંદર પ્રગતિ થઈ છે આજે વિશ્વની કોઈ પણ સભા જોશો આ સભાઓ આપણી છે આપણે બધા બેઠા છીએ આ રીતે આમાં કોઈ જુદા નહીં લાગે આપણને તમે સમજો જોઈએ તમે આપ ત્યાં બધા ત્યાં બેઠા છો અહીંયા સ્ટેજ ઉપર બધા બેઠા છે સ્ટેજ પર બેઠેલા છે એમને આ બધા દેખાય આ બધું પણ એમના જોવામાં હું લાગશે બધું જ એમાં હરખાપણું હશે બધી જ રીતનું જોજુ દિનકરભાઈ સાહેબ તો ભજના એ આપણી આરાધના કહેવાય જોવાની અને જાણવાની આરાધના કહેવાય એ તો આરાધના તો આપણે બધો આ સંસાર મટતો રહે છે બધો જતો જાય છે નીકળી તો ગયો મૂળ રોગ નીકળી ગયો એનું મૂર્યું નીકળી ગયું હવે દારા પાખરા એ બધું બાકી રહેલું છે એની જ વાત છે આખી સમજાયું ને એનામાં તમને શક્તિ એવી નથી રહી કે એ તમને અલાઈ શકે કોઈ રીતે જ્યાં સુધી પેલું મૂળ છે સંસારનું એ હોય તો બધું હજુ પેલું પ્રસાર થયો તો એ રાંધ કરી નાખે માણસને એટલે એ વસ્તુ છે આખી અને આમાં કહ્યું કે હું અનંત નાના વર્ષ દર્શન વાળો છે તો સારી વાત છે પરંતુ એ ફુરસદના સમયમાં એ દાખા દાડામાં બે ચાર પાંચ વખત જેને જે રીતે હોય તે જેવી રીતે ઈસ્લામમાં પાંચ પ્રકારની નમાજ છે ને કે જેમાં ચુસ્ત માનનારા પાંચે નમાજ ગમે તેવું કામ હોય તો મૂકીન બાજુ કરી લેશે બોજો તમે જોજો તમે પણ દાદાશ્રી આપની આટલી બધી કૃપા હોવા છતાં કેટલું જોયા પછી અલી ઉઠાય છે અંદર અમારા જ દોસ્ત જોયા પછી તે વખતે ચીતને આ બાજુ ખસેડવા માટે કઈ કાઢ્યા તો બરોબર છે એ તો વાત છે આપણે છીએ બધા એકબીજાની સાથે શું છે નિમિત્તો છીએ એકબીજાની સાથે હવે વ્યવહારથી આપણી ગોઠવણીમાં આપણને લાગે કે દાદાજીથી આપણને ફાયદો થાય છે સમજાય છે આવું એટલે એમને એવું રાખવું પડે જેને લાગ્યું એને રાખે એવી રીતે એવું મહાત્માઓમાં આપણે અરસપરસ બધાને રાખી શકીએ આપતા પુત્રો રાખે આપણે બધા જ રાખીએ પણ જોવાના સ્વભાવમાં બધા એક એક આપણા એક એક શું એક જ હીરો ગમે જુઓ તો પણ હીરો હીરો જ રહ્યા કરે બિલકુલ પ્રકાશ તો બધાજા ના આવે અંદર એટલે દ્રષ્ટિ દ્રશ્ય એ પોતે દ્રષ્ટિ સ્વરૂપે દ્રશ્યને જોતું એમાંથી આપણે નીકળ્યા અને આપણે જોનારી દ્રષ્ટિ ત્યાંથી ફ્રેક્ચર થઈ માન્યતાની દ્રષ્ટિ એમાંથી આપણે જ જોનાર છીએ તે એમાં એ દ્રષ્ટિ એમાં ફિટ થઈ ગઈ એટલે આપણે દેખતા થયા આપણે દેખતા થયા એટલે દ્રશ્યથી દ્રષ્ટિ મુક્ત થઈ અને સ્વભાવમાં એ ફિટ થઈ ગઈ એટલે સ્વભાવથી જોવાનું બન્યું સ્વભાવથી દ્રષ્ટા સ્વરૂપે દ્રશ્યને જોવાનું બન્યું એટલે કે દ્રષ્ટા દ્રશ્યનો આવો અદ્ભુત કેવળ જ્ઞાન કેવળ દર્શન સ્વરૂપ સંબંધ પ્રસ્થાપિત થયેલો તે આજે કામ કરી રહ્યો છે આપણે બધાને અને મન એ જ્ઞે થઈ ગયું મનને આપણે જાણનારા થયા કે આ આવો વિચાર આવે છે આ વિચાર આવે છે આમ છે આયો આયો હવે મને આપણે આગળના દબાણથી મને આવે એવું બોલી શકાય છે પરંતુ રહેતું નથી ખાસ કોઈને એ જ્યારે આ વિચાર આવ્યો એટલે વિચાર જુદો છે ફાઇલ છે એવું સમજાઈ જાય છે આપણને એ સમજણનો ભાગ છે બધો એ આખો જ્ઞાનના પ્રકાશનો ભાગ છે શું કહ્યું સમજણ હવે એ તો આપણે ખરી રીતે આક્રમ વિજ્ઞાનમાં એ દર્શન અને જ્ઞાન બે ભેગું જ છે સમજણનો પ્રકાશ પરંતુ દર્શન પ્રકાશ સ્વરૂપે જ્યારે સમજણનો પ્રકાશ હોય ત્યારે દર્શન ચોખ્ખું કરતું જતું જાય છે એટલે કે આપણે દ્રષ્ટા સ્વરૂપે જોવાની આપણી દ્રષ્ટિ થતી વ્યવહારમાં દ્રશ્યમાં દ્રષ્ટિ હતી એ વ્યવહાર આપણો એટલો શુદ્ધ થયો શું કહ્યું રિપીટ કરજો કદાચ ના ના સમજણ એ આત્મા પક્ષી છે શુદ્ધાત્મા પક્ષી વૃદ્ધાત્મા પક્ષી એ પ્રજ્ઞા પક્ષી છે પ્રજ્ઞા પક્ષી એ પ્રજ્ઞાનો પર્યાય શુદ્ધાત્માનો પર્યાય સમજણ બધું પર્યાય એટલે અવસ્થા જોવા જાણવાની તો દાદાશ્રી એક્ઝેક્ટ મન પર્યાય જ્ઞાન એમ વારંવાર કહેવાયા કરે જરાજેક્ટ સમજાવણ ને મન પર્યાય ઠીક છે પર્યાય એટલે અવસ્થા થયેલા હતા આપણે કરનાર થયા હતા એટલે એ થવા પણ કરનાર થવા પણ નીકળી જવું પડે એટલા માટે મન સામે આવે નહી ત્યાં સુધી આપણે નીકળી ના શકીએ એમાંથી અને સામે આવ્યું તારે આપણે તૈયાર થઈને આ ખાલી થતું હું છે મનના વિચારો સ્વરૂપે દાદાજી કે છે ને એક્ઝોસ્ટ થતા જાય છે મન શું કેવું આ ખુદ ડિસ્ચાર્જ શુદ્ધાત્મા સિવાય બધું ડિસ્ચાર્જ થયું બધું જ આપણે ચાલશે આગળ જઈએ આમાં આગળ કઈ છે જો યથાર્થ જોવા કોને કહેવાય કે હવે જે જોવાઈ ગયું એને ફરતી એ જોવા પણ આમાં પછી જોવાઈ ગયેલું જ રહ્યા કરશે પેલું અને આપણે આપણે જોનારા જ રહ્યા કરીશું એવું બે પ્રસ્થાપિત થાય પાછું એટલે યથાર્થ આવે એમાં એ અંશે અંશે અંશે આવતી જતી જાય આપણામાં સમજાયું એટલે વ્યવહાર દ્રષ્ટિથી જે હતા એમાં શુદ્ધિ થઈ એવી નિશ્ચય દ્રષ્ટિ આપણી પાકી થતી ગઈ સ્ટેબલ થતી ગઈ એ કહેવાય પછી આગળ જોઈએ પ્રારબ્ધ અને પુરુષાર્થની લક્ષ્મણ રેખા એ કરેક્ટ કરેક્ટ છે ને એક્ઝેક્ટ એક્ઝેક્ટ જાણે તે જ્ઞાની પ્રારબ્ધ પુરુષાર્થની લક્ષ્મણ રેખા એ એક્ઝેક્ટ જાણે તે જ્ઞાની એટલે આપણે બધાને જે જ્ઞાન મળ્યું છે ને જ્ઞાની પદ મળ્યું છે બધા જ્ઞાની પદ તેમાં આ એક્ઝેક્ટ રેખા તો ગઈ આખી બિલકુલ લક્ષ્મણ રેખાંગ કહી ગઈ કે આ તું છું અને આ બધું જ તું નથી તારું એટલે બેની વચ્ચે લક્ષ્મણ છે મૂકી દીધી છે હવે આ લક્ષ્મણ રેખા નહીં તમારે કારણ કે તું છું જે એ તું થઈ ગયો એટલે હવે એ લક્ષ્મણ રેખા નહીં ત્યાં રહી અને જોવાનું કારણ કે પેલું બહારનું છે એ તો બહુ લલચાવશે જાત જાતનું કરાવશે એ કરશે કંઈ રૂપી બહુ રૂપિયું છે કેવું બહુ રૂપિયું બહુ રૂપી જેવું જાત સ્વરૂપે આવે એને રૂપ બદલવાની આકાર બદલવાની બધી શક્તિઓ છે એની પાસે પૂતગલની શક્તિઓ જેવી રીતે આત્માની અનનશક્તિઓ છે શુદ્ધાત્માની એવી પૌદ્ગલિક પણ શક્તિઓ છે જબરજસ્ત અનન શક્તિઓ છે પૂતગલની પણ એ સ્વભાવ શક્તિઓ જુદી છે પરંતુ આપણે જે અનંત શક્તિઓ કહીએ છીએ વિભાવના ભાગમાં કહીએ છીએ શું કહ્યું વિભાવ વિભાવના ભાગમાં સ્વભાવમાં હોય તો જ વિવાહમાં હોય નહીં તો ક્યાંથી હોય એટલે અહંકારને પણ અનંત શક્તિવાળો જ છે પણ એ પૂતગલ પક્ષે કયો છે પૂતગલ પક્ષે અહંકાર જેટલી આત્માની શક્તિઓ છે એટલી જ અહંકારની છે અને એ અહંકારને લીધે તો ભગવાન જેવા ભગવાન પરમાત્મા સ્વરૂપ આખું જકળાઈ ગયેલું છે હમ એમાંથી મુક્ત થઈ ગયા છીએ શું એટલે શુદ્ધાત્મા મુક્તિ થયા આપણે બોલીએ છીએ ખરા કે શુદ્ધાત્માની પદની પ્રાપ્તિ થઈ પરંતુ હકીકતમાં આપણે અહંકારથી અહંકાર સ્વરૂપે જલાયેલા થયા હતા બિલકુલ અહંકાર અહંકારને જાલતો તો એવી વસ્તી હતી અને એવી જ રીતે જ જેવાતું એમાંથી મુક્તિ પામ્યા એટલે અહંકાર મુક્તિ પામ્યા છે શું કહ્યું કયો અહંકાર તો કે મારાપણા વારો કયો એનાથી બાકી રહ્યું ખાલી થવા દેવાનું દાદા એ બધી એના કેટલા રસ્તાઓ જાત જાતના બતાવ્યા છે દ્રષ્ટાંતોથી આમ અને ટૂંકા એમ કહ્યું છે કે સારો નરસો વિચાર ગમે તે આવતો હોય ને કે હું નહીં તું હું કે બધું નહીં માનું નહીં અને હું નહીં આટલું બોલ માણવું બેવું રહેશે એ સામાન્યભાઈ આમ બાંધે ભારે પ્રેક્ટિસ પાડવા માટે કહ્યું છે પણ એમાં બધું ફર્સ્ટ થઈ જાય શું એ તો નાટક રિહર્સલ કરવું હોય તો રિહર્સલમાં કેટલી પ્રેક્ટિસ કરવી પડે છે ઘણી પ્રેક્ટિસો કરવી પડે છે બધી એટલે પ્રથુષાર્થની લક્ષ્મણ રેખા પ્રકૃતિ અને પુરુષની લક્ષ્મણ રેખા બે જુદી પડી ગઈ છે તે લક્ષ્મણ રેખાથી જીવવું તે આખું પુરુષ એ એક્ઝેક્ટ જાણે એ જ્ઞાની એક્ઝેક્ટ જાણે એટલે એ એવી રીતે જાણે કે એ બહાર નીકળી ગયેલા વ્યવહારથી જેટલા બહારના વ્યવહારોમાં હોય એ તો હોવાનો જ છે અંદર છે તો બહાર છે બહાર છે એટલે અંદર નથી આવતું અંદર છે તો બહાર છે આપણા બધા માટે આ જ વાત છે પૂરું પાયા નહીં અંદર હતા તે અત્યારે આવ્યા અને અંદર જેટલા ફેલાઈ ગયા હતા એવા ફેલાઈ સ્વરૂપે આવ્યા છીએ એટલે જન્મ્યા પછી બધો જે કંઈ વ્યવહાર આવે આ બધો એ આવા હિસાબથી જ આવવાનો હિસાબ વગર કોઈ આવે નહીં હિસાબ એટલે એમાં એટલી બધી એક્ઝેક્ટનેસ છે શું કહ્યું એમાં એટલી બધી એક્ઝેક્ટનેસ છે એ હિસાબની એક્ઝેક્ટનેસ જેમ જેમ આપણી જ હિસાબની એક્ઝેક્ટનેસ આપણને સમજાતી જતી જાય કારણ કે જીવન તો જીવાતું જ જાય છે કેટલું બધું બનતું જાય છે આ તે કેવા પ્રસંગો આવે અવસ્થાઓ આવે જાત જાતની એ બનતું જતું જાય એક્ઝેક્ટ ના આ પર અને હું આ સિદ્ધ સિદ્ધાર્થ અને પ્રજ્ઞાનનું તો લક્ષણ છે જ કે આ લક્ષ્મણ રેખા એક્ઝેક્ટ રાખે જ શકે એ પ્રજ્ઞા પ્રકાશ તો આપણી પાસે છે જ એ જ્ઞાયક સ્વભાવથી છે જોવા જાણવાના સ્વભાવથી એટલે કે જેની જોવા જાણવાની ક્રિયાઓમાં લાગી પોતાનો સ્વભાવ પરિણમ્યો છે અને જોવા જવાની ક્રિયા ચાલુ જ છે બધી એ ક્રિયા શબ્દ કહેવો પડે છે આપણે વ્યવહારથી કહેવો પડે છે કારણ કે ક્રિયાવાળું શરીર છે એટલા માટે પેલી સ્વભાવ ક્રિયાઓ કંઈ અને એટલા માટે આ બાકી ફાઇલ નહીં રહી પ્રારબ્ધ એટલે વૃત્તવી પ્રકૃતિની એ બધી પ્રાકૃતિક ક્રિયાઓ થાય છે તો બંને સ્વભાવે ક્રિયા એટલે કે શું કે જે પોતે પોતા છે તે પ્રમાણે તેને હોવા શું કહ્યું અને હોવા પણ એટલે કે ક્રિયા કરવા વગરનું હોય નહીં એટલે જ્ઞાને પોતે જ્ઞાનને કરતું રહે છે દર્શનય પોતાને દર્શન કરતું રહે છે અને દ્રશ્ય અને જ્ઞેય એ પણ એના દ્રશ્ય અને જ્ઞેના સ્વભાવથી એ પણ ક્રિયાયુક્ત ક્રિયા પડતું રહેતું નથી ના ભૂલાય પણ એ વ્યવહારથી કરતું રહેતું એવું કહેવાનું હોય વ્યવહારથી સમજાયું ને એ બે લક્ષ્મણ રેખા છે એક્ઝેક્ટ એટલે વ્યવહારના નિશ્ચયનો ભેદ એ પડી ગયો અને ભેદ ભેદ સ્વરૂપે રહ્યા કરે એ આપણો બધો પુરુષાર્થ ભેદ ભેદ સ્વરૂપે રહ્યા કરે પુરુષાર્થ અને એમાં પણ આ ભેદ બે સ્વરૂપે રહે છે ત્યાં સુધી તો આવી ગયા પરંતુ હવે આવે છે એ તો બનવાનું કોઈને કોઈને સાધુ સંત્યાન ત્યાગ માર્ગ હોય કે સંસાર માર્ગ હોય બધાને બને કોઈને નહીં મૂકે જ્યાં સુધી જેટલો હિસાબ છે ત્યાં સુધી એટલે બહારથી આવું લાગે હવે હકીકતમાં પોતે જ પોતામાં પોતા છે એમાં જાતિભેદ નથી કોઈ જાતનો પણ જાતિભેદને લીધે દરેકને લાગે જાતિભેદથી આમને આને આમને આવું થયા કરે આપણને અને એવો ભેદ રહ્યા કરે અને એ ભેદ રહ્યા કરે એમાં પણ આપણને ભેદ રહે છે તે આ તો આ ક્યાંથી ભેદ આ છે ને આ તો હું જ છું અને હું મારી સાથે છું મારી સાથે મારાથી હું બધા અમાર છું બધા વ્યવહારોમાં તો એમાં મારામાં ભેદ કંઈથી આવ્યો કે આ બહારથી આવ્યું મને ક્યાંથી થયું એ ભેદ જ ના હોયશ ઘટે એટલે કે પોતાનું હું એના સ્વભાવથી જાણવાના સ્વભાવથી અંદરથી પોતાને સારી રીતે સમજી લીધું હોય એટલું બહાર પછી એ પ્રસાર થતો જતો જાય એટલે તો આ જ્ઞાન અને દર્શનનો પ્રકાર કયો છે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનનો પ્રકાર એટલે જ્ઞાનનો સ્વભાવ જેવો છે કે જ્ઞાનનું એની મર્યાદા જોવાની બધી વિસ્તરતી જતી જાય અને વિસ્તરતી તો કેવી રીતે જાય કે એની જેટલી શક્તિ હોય એટલી જ હોય તો કેવળ જ્ઞાનની શક્તિ તો કેટલી છે લોકાલોક પ્રકાશક કરી શકે છે અને દર્શનની કેવળ દર્શનમાં કેટલું બધું બધું દર્શન જાય છે એમાં આપણે સમજીએ છીએ કહીએ છીએ અહીંયા આગળ એટલે એવી શક્તિઓ છે અને પૂદગલની પૌદ્ગલિક શક્તિઓ પોતાના પૂતગલના સ્વભાવના પરિણામોથી જ છે બીજે એનાથી બહાર ના હોય રૂપ હોય તો રૂપના જ પ્રકારોમાં હોય સ્પર્શ હોય તો સ્પર્શના જ પ્રકારમાં એ પૂતગલ બધા મોલ્યુક્યુલ્સ છે બેઝિક મોલ્યુક્યુલ્સ છે બધા એને આપણે આ પૂતગલનું શરીર બનનારા એકમો કહીએ એકમો યુનિટ યુનિટ કહીએ રૂપના પ્રકાર રસના પ્રકાર અને બધાના પ્રકાર પાછા છે સ્પર્શ એટલે કરવા આ ગંધના પ્રકાર સમજ અને રૂપમાં જો જ બધું આવી જાય છે આખું રૂપ અને અરૂપ બે જ કહીએ આપણે શું કહીએ એમ બે રૂપમાં બધા ચારે વાત સમય જાય છે એમાં તો વર્ણનથી આપણે એને કહેવું પડે કે આખું શરીરને પ્રકૃતિને આ પાંચ ઇન્દ્રિયોને બધું શું છે સમજવા માટે બેઝિક એ છે પણ એનો વિસ્તાર કેટલો મોટો થયો વિસ્તાર કેટલો મોટો થયો એનું ચિત્રામાં કેટલું મોટું થયું દુનિયા મોટી દેખાય આપણને પણ જો આ સમજાય તો દુનિયા તો કશું જ નથી કામ આટલી દુનિયા સમજાઈ ગઈ તો એટલે શું કહેવાય કે ભૂગોળ કહેવાય કુદગલ એટલે ભૂગોળ ભૂગોળ એટલે ભૂલોક શું કહ્યું ભૂલોક એ ભૂગોળ ભૂગોળથી જીવે એ ભૂલો જાત જાતનું જીવે બધું બધું એટલે આ એક્ઝેક્ટનેસ છે આપણી પ્રારબ્ધ પુરુષાર્થ બધી અને પ્રારબ્ધને પુરુષાર્થ જે વ્યવહારમાં ને ધર્મમાં ને સાંપ્રદાયિક ધર્મોમાં જે સમજાવ્યું છે એ પણ છે પણ એ સામાન્ય સંસારમાં મનુષ્યોને સમજવા માટે કરે એટલે સંત પુરુષો એમને સમજાવે એનો બધું વિગત પણ એની પૂરી પૂરી વિગત એની મર્યાદા નથી કોઈ જગા એની એક્ઝેક્ટ ડિવાઇડિંગ ભેદરેખા નથી કોઈ જગ્યાએ શાસ્ત્રમાં ના મળે ગીતાજી તેમ આખું જુઓ છે ખરી પણ એમાં અંદર સંતાઈ ગયેલી છે બધી તો જ્ઞાની પુરુષ એને ઉગાડી કરી આપે આખું એનું ડાયસેક્શન કરીને ત્યારે આપણે સમજણ પડે શું કરે ડાયસેક્શન શું કરે હા કંઈ શરીરને ડૉક્ટર સાહેબને કંઈ કામ કરવું હોય ને ચીરો મૂકે ને એટલે ડાયસેક્શન કહેવાય ચીરો મૂકેતા ખબર પડે કે અંદર આ બગડેલું છે નામ જો એવું ગીતા જોક્ષણ કરવું પડે તો જ્ઞાની કરી શકે બધા આપણે આપણે જ કરવાનું બધું હમ એટલે અમે એક્ઝેક્ટનેસ સમજાતી જતી જાય આપણને એટલે આ તમારો બીજા નંબરનું છે એ લક્ષ્મણ રેખા એમાં તમે પાછા બે પેટા વાતો મૂકી છે સમજવા માટે કે પ્રારબ્ધ એટલે ઇફેક્ટ પ્રારબ્ધ એટલે વ્યવસ્થિત ઇફેક્ટ ખરી અને વ્યવસ્થિત પણ ખરું એ તો આપણા મહાત્માઓ માટે જ્ઞાનીઓ માટે શું કહ્યું અને વ્યવસ્થિત એટલા માટે કે ઇફેક્ટ ઇફેક્ટ જ છે એ સમજવા માટે અને એ આજ્ઞા સ્વરૂપે એટલા માટે કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે એટલે આપણે જે કરતા થયા હતા એ આપણું કરતાં પણ આપણી આગળ કોઈ શક્તિથી આવ્યું છે એની એનામાં એવી શક્તિ નથી પોતે પોતાની રીતે આવે કારણ કે ત્યાં કરનાર હોય ત્યારે જ જન્મ થઈ જવો જોઈએ તો વિચાર કરે કે તે જ વખતે જન્મી જ જોઈએ મન સ્વરૂપે એવું બનતું નથી નહીં સાહેબ કોઈ દાડ ના બને હા એ તો બધું એનું આખું માળખું તૈયાર થઈ જાય બધું થઈ જાય પછી જ એને આવે અને પાછું એને અહીંયા મોકલવા માટે જોઈએ મોકલવા જોઈએ તે પાછા એના બધા સિલેક્ટ કરેલા એને જ કોઈને ગપાના માતા પિતા ગપ ગપથી આવે છે કોઈના આપણે ક્યાં ધર્મપત્ની આવે ગપથી આવે છે મંદરમાં ગપથી આવે કોઈ ગપ્પુ છે આપણે ભેગા થયા તે બધા છે આજ્ઞા છે સમજી લેજો આમ તો એ સમષ્ટિ શક્તિ છે પરંતુ દરેક વ્યક્તિને માટેની વ્યક્તિથી વ્યક્તિના પ્રારબ્ધ યુક્ત શક્તિથી જીવી જવા માટેની ये व्यवस्थित शक्ति में बड़ी गोठवनी है आखी आखा लाइफ ए शक्ति में धीमे धीमे वपराती वपराती खाली थी जाए ठप्प थी जाए बैटरी में पावर निकली गये बैटरी पशी प्रकाश न गई एवं थी जाए व्यवस्थित शक्ति शक्ति शक्ति वगैरह व्यक्ति हा, हाजरी होके व्यवस्थित पोते એક વ્યક્તિ સ્વરૂપ નથી પરંતુ કેવર શક્તિ સ્વરૂપ એક છે આખી સમષ્ટિ આખી સમષ્ટિની એ વ્યવસ્થા છે દિનકરભાઈ સાહેબ સમષ્ટિ વ્યવસ્થા છે એ સમષ્ટિ વ્યવસ્થા એટલે એ દરેકને પોતાને પોતાના હિસાબની જેટલી છે એ હિસાબથી એને રાખ્યા કરે છોકરાઓને મા બાપ રાખે બહેનો છોકરીઓને મા બાપ રાખે ભાઈને બહેન જોડે રાખે બધા જાત જાતના સંબંધોથી રાખે સમજાયું ને બધા બધા સંબંધોથી રાખે પરંતુ એમના જે સંબંધો વ્યાપ છે અને બધું છે એટલું જ એ વ્યવસ્થિત શક્તિ એ પ્રમાણે રાખે એટલે કવિરાજને પછી મજા પડી ગઈ આ તો જાણવાની મજા ખોરી કે વ્યાપને વ્યાપકને વ્યવસ્થિત શક્તિ ખોરે છે કવિરાજે આવું નાખ્યું એટલે બોલ ને विपक ने व्यवस्थित खोड़े, खोड़े व्यापक ने व्यवस्थित खड़े कदा दूर छता पास लागे कदा दूर छता पास સચિદાનંદ મંત્રના પુષ્પોની જય સચિદાનંદ મંત્રના પુષ્પોની અવિન્ન મારા પહેરાવે છે અવિન્ન મારા પહેરાવે છે મારું વ્યવસ્થિત મારું વ્યવસ્થિત ઇન્ડિયો મારા સંબંધ સાથે છે મારું વ્યવસ્થિત પૂતગલ સાથે છે પૂલ દેહ દેહને આત્મા જે મારો વિભવ સ્વરૂપ છે તેના ઉપર વ્યવસ્થિતનું નિયંત્રણ છે પણ આપે જે અમને બચીસ આપી છે મોક્ષની એને કારણે અમે આંશિક રીતે મુક્ત થઈ ગયા છે એટલો વિશ્વાસ છે તો અમારા અંતરાત્મા સાક્ષી થવા માટે પ્રાર્થના કોને કેવી રીતે કરવી એ પ્રાર્થના એને આજ્ઞા એજ મારા જીવન નો ધર્મ છે અને આજ્ઞા એ મારા જીવનના ધર્મમાં આ જ્ઞા ના રખવા દે એવી આ વ્યવસ્થિત શક્તિ મારી મારી જોડે લાગેલી છે એ બધી શક્તિ એને હું ગાંઠું નહીં શું કહ્યું એને હું ગાંઠું નહીં અને જો બહુ તોફાન કરવા જાય તો એની પડી જવું પછી તો બહુ તોફાન કરે તો એને જવાનું અને એનાથી આગળ દાદા તે એવું કહ્યું છે કે એની સામે બારબટીએ ચડવું બારબટું કરવાનું પણ એ બધી બધી પરાક્રમ ની વાતો કહી સમજાયું કે નહી એટલે વ્યવસ્થિત શક્તિ તો આ કેટલી કેટલી રીતે બહુ બહુ મોટું એમાં તો કેટલી તમારી અગણિત બધી પીએચડીઓ થાય એટલું છે જેટલો વ્યવહાર એટલો બધું એમાં પીએચડી બધી થાય એટલું બધું છે વિસ્તાર હમ એટલે પ્રારબ્ધ એટલે વ્યવસ્થિત ખરું પણ પ્રાર્ધ પ્રારબ્ધ એટલે સમગ્ર આખું એ જન્મીએ છીએ તે બધું આખું પ્રારબ્ધૂત જન્મ થાય છે અને પ્રકૃતિ સ્વરૂપે થાય છે પ્રકૃતિના સ્વભાવે કરીને આખો જ પ્રકૃતિનો સ્વભાવ એટલે આગળ કરવાપળું હતું ને એ કરવાપળાનો સ્વભાવ અને કરવાપળાનો સ્વભાવ અગર જન્મ્યો નહીં તો આખી જિંદગી આ કામ કરીને કરે આંખો કેમ કરીને કારણ કે આ બધું કેમનું કામ કરશે પોતે કરવા સ્વરૂપે જન્મી ગયેલું છે કર્યા એ તો કર્યા કરે કે નહીં દિનકર ભાઈ જે સ્વભાવથી જે જન્મ્યું એ સ્વભાવ કર્યા કરે અને આપણે આપણે તો એનાથી છૂટે પછી આપણો સ્વભાવે મળ્યો આપણને તો બેવના સ્વભાવ છૂટા પડી ગયા ને દિનકર એટલે આંશિક તમે કહો છો સચ્યું પણ અહીંયા આગળ એવી વાત હોતી નથી એ કમ્પ્લીટ જ હોય છે આખી એટલે કેવળ જ્ઞાન સ્વરૂપ કેવળ દર્શન સ્વરૂપ સમજાયું ને પણ આપણે ચારિત્ર ભાગમાં એવું નહીં બોલાય કારણ કે આપણો તો હિસાબ રહ્યો છે બધો આખો ચારિત્ર એટલે આપણને આપણા ચારિતર ના સમજો ને સમજાતો જેવો છે હવે મને એવું સમજાય છે કે વ્યવસ્થિતમાં બદલવાની કે નવો સરકાર ઉમેરવો એમાં પણ અમે કઈ ગોળ કાઢવી બેસ એવું હોય છે એટલે પ્રયાસ નહીં પ્રયાસ નથી પુરુષ હાથ કહેવાય છે જુદા પડી ગયા ને હાથ સુધારી લેવાય આપણે ભૂલથી કઈ લખાઈ ગયું અને રબર હાથમાં છે તો જેટલી ઘૂસી નાખીએ પણ ત્યાં જ કહી ગયા મારે એમાં ફેરફાર નો વિચાર કરવો ખોટો છે એવું જરાય નહીં જરાય નહીં એક પરમાણુ એ ફેરફારની બુદ્ધિ એ બધી બુદ્ધિ સામ્રાજ્ય છે એટલે બિલકુલ બુદ્ધિ સામ્રાજ્ય છે બુદ્ધિ જ આખી ખરાશ થઈ ગઈ એ યોગ્યતા છતાં એનામાં જે જોર છે ને એ જોર કરવા જ કરે આપણા પર એટલું બની શકે છે હમ એટલે ફેરફાર કરવાનું બધું છે લઈ ભરીને લાયેલી છે બધું એ છે તારે સમજી તું ગમે તું ફેરફાર કરવા જાય પણ આ મારું મને બને છે તું કંઈ શું કર્યા મારી ઘરમાં રહેવાનું મફતનું આપીશ તોય આવું કરું છું ભાડું નહીં નાડું કશું નહીં મફતમાં હેરાન કર્યા કરું એટલું આપણે એને જોડે વાતો કરવી જોઈએ તો એ સમજી જાય કે ચાલો આ તો આપણને જોઈ ગયા અને સમજી ગયા કે આપણે છીએ અને આ તો એના એમના ઘરમાં ચોરી કરીએ છીએ એટલે એ સમજી જાય કે આપણે ધીમે ભાગી જાઓ પછી ઊંઘતા હશે ને ત્યાં પાછી આવીશું ચડીશું એમને હં એટલે જોખવા તો આવે જ નહીં ને આવે જોખવું આવે કે આવી છે જેટલું જોર છે એટલું હા બીજું નહીં આવે અને જોર નીકળી ગયું એ બધું સંભાળવાનું નિકાલ થઈ ગયો બધો જોર નીકળી ગયું એનું એ આટલો વ્યવહાર છે દાદા એ આટલો એને અપવાદ નથી કર્યો પણ આને અક્રમ વિજ્ઞાન કહ્યું છે એટલા માટે ખાસ કે અહીંયા આગળ આપણે ત્યાગ કરવાનો નથી પરંતુ નિકાલી માર્ગ છે એટલે કે સંભાવિક ના થાય ને નિકાલ કરે ત્યાર પહેલા બંધ ગઈ લો બંદ ગયા પછી નિકાલ કરે એના જેવી વાત છે હું એકબીજાની સમજાયું આપણે દિનકભી બસ બરોબર ને ચાલો હવે પ્રારબ્ધ એટલે ઇફેક્ટ પ્રારબ્ધ એટલે વ્યવસ્થિત એટલા વિસ્તાર આપણે વાતની વાત કરી તે અને બીજું તમે કહો કે પુરુષાર્થ એટલે કોઝ તો કે પુરુષાર્થ એટલે કોઝનું કોઝ એટલે કે જે કોઝે કરીને આ પ્રારંભ સ્વરૂપ ઇફેક્ટિવ આપણને પ્રકૃતિ સ્વરૂપે આપણને આ શરીર ફાઇલ સ્વરૂપ મળ્યું છે એ બધું એનું જે કોઝ હતું એનું પણ કોઝ એ કોઝમાંથી મુક્તિ મેળવી અને એ કોજ જ ફરતી કોજ સ્વરૂપ ના થાય એવું કોઝ પ્રાપ્ત થઈ ગયું એટલે કારણનું કારણ પ્રાપ્ત થઈ ગયું શું કહ્યું અને પ્રાપ્ત થયા ગયા પછી આપણે આજ્ઞાધર્મના પુરુષાર્થથી અને પરાક્રમ ભાવ પણ અમુક વખતે જરૂર પડશે પુરુષાર્થ પરાક્રમ પરાક્રમ મેં જોડે જોડે કે બે બાજુ જેવું છે એમાં કહ્યું શક્તિઓ નથી વાપરવાની શારીરિક કે પૌદગારી કોઈ શક્તિ નથી વાપરવાની એ આપણી સ્વભાવ શક્તિઓથી જ કામ કરે એ પ્રજ્ઞા પ્રજ્ઞા પ્રકાશથી પ્રજ્ઞાશક્તિથી કામ આપે છે આપણને જ્ઞાનશક્તિથી એમાં આ કારણના કારણનો પણ ભેદ આપણને ઉકલાઈ જાય ત્યારે આ તો બધો ઊંજ હતો મને બીજું જુદું કેમ દેખાતું હતું ઊંજ મને સમજવાનું હતું તેમાં બીજાને સમજવા સમજવા માટે જવું છે કેમ રહેવું મને બાર વિસ્તાર મારો થઈ ગયો છે બાર વાત કરીએ ને તો ઝેર થઈ જાય એમને તો જીમવાનું ઝેર જરૂર થઈ જાય મહાપરાણે કઈક જીમવાનું મળ્યું હોય કે ચટણી ભજીયા ખાવાનું મળ્યા જતો બાર વાત ના કરાય આપણી કોઈ વાત દાદા કહ્યું છે બહાર ઝેર સ્વરૂપ થશે અને બહારનું ગમે તેવું અમૃત હોય ને આપણે બધા ઝેર સ્વરૂપ છે બધું અહીંયા આગળ એટલે આખું અક્રમ વિજ્ઞાન છે ઉલટા જ નાખે બધું હમ ઉલટા ને ઉલટું જ કરી નાખે શું કહ્યું સુરજભાઈ એને આજ્ઞાધર્મ કયો આજ્ઞાધર્મ આ છે અને પુરુષાર્થને પરાક્રમ એમ જ જોઈએ છે આપણે ઉલટું આપણને ઉલટું કરવા જાય એને આપણે ઉલટું કેમ કરવા દઈએ એમાં શું કે છે બોલતી કેમ નથી આજે તો પુરુષાર્થ ને કોઈ કારણ નું કારણ તો ગયું પણ કારણ ના કારણ નો ભેદ પણ પકડાયો આવે એ આપણે આજ્ઞાધમથી પકડાતો જાય છે એટલે તો નિરાંત ઠંડક થી બધા બેઠા છીએ બને નહીં કોઈ જગા જોવા નહીં મળે આપણને શું એટલે આપણે એટલે આપણી આજ્ઞાધમની ધજા ફર ફર ફર ફર ફર ફરતી રહેતી હોય અને કઈ ગાયા કરતા હોય ત્રણ મંદિરની મન વાણી ને કાયા શું કહ્યું ત્રણ મંદિર ત્રણ બજાર ફરક કર્યા કરતી હોય ખ્યાલ આવે ને ચાલો એક દમધમાય તારે સમય ને સરવા દેશે આ જોજો અને તું પેલા હલેસા મરાવજે અજ્ઞાધ હલેસા મરાશે શું કેસે આપો સમય ના સરવાદેશ આવે હા કે જય સચિદાન જય સચિદાન હવે છબ છબિયા નથી તરવાના હવે છબ છબિયા નથી તરવાના નથી તરફિયા કઈ કરવાના નથી તરફિયા કઈ કરવા समय ने a oh. શાપી નદી bijak ko bulwa do પ્રાર્થના પૂગવા કેમ ના સીવી લેવાના કે સીડી દેવાના કયા ઓટ ને કેમ ના સીવી લેવાય એટલે જેનો શબ્દ સ્વભાવ નથી શબ્દ એ વિભાવનો સ્વભાવ છે એને એનો વિભાવ નીકળી જાય એટલે મુક્ત શબ્દ થઈ જાય શું કહ્યું એટલે હું બોલું છું એ નીકળતું જતું જાય કે ફાઇલ બોલે છે એટલું રે તો વિભાવ એટલો નીકળતો નીકળતો જાય ફાઇલ શબ્દ ફાઇલ રેકોર્ડ બોલી રેકોર્ડ વાગી એમ તે આપણે રેકોર્ડ રેકોર્ડ એમ ના કહે કે રેકોર્ડ વાગી દો કેવી હું કેવી રીતે બાકી બોલાય નહીં એનાથી પણ આ તું જુદું પડી ગયું એટલે સમજાય એટલે આપણે દિવ્યા ચક્ષુ એટલે કે આપણા શુદ્ધાત્માના પ્રકાશ પ્રજ્ઞા પ્રકાશને ખીલવાનો અવકર અવકાશ મળ્યો સુંદર હું ખીલવા દઉં કે છે આ શબ્દ જ મુખ્ય છે અને શુદ્ધાત્મા તો નહી શબ્દ છે નહી શબ્દ એટલે આપણું બોલવાનું બધું જે કંઈ વ્યવહારમાં જેટલું બધું લાયા જ છીએ ધીમે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે બે વાક્યમાંથી એક વાક્ય આવે એક અડધું આવે અડધામાંથી બે શબ્દો આવે બેમાંથી એકથી ચાલી જાય તો જ છે એક શબ્દ ચાલે એવું તો જ નથી ને હમ એકલું હું શુદ્ધાત્મા છું એકા કંઈથી બોલાતું નથી કારણ કે આ જોડે જ છીએ જોડે ફાઇલ જોડે જ છીએ એટલે શ્યાદવાદ આવી ગયું પણ એટલે વાણીમાં સ્યાદવાદ પણ આવે શ્યાદવાદ પણ એટલે શબ્દથી આ બોલાતી ભાષામાં એકબીજાને એક બધી જુદાઈ લાગે છે આખી એમાં એ જુદાઈ ઓછી થતી જતી જાય અને પોતે જ પોતાની જોડે વાતો કરતો જતો જતો જાય શબ્દથી વાણીથી કોઈ પણ રીતે અંદરથી અંદરથી બહાર બહાર ઉગાડામાં જ ના કરાય નહીં તો ગાડા સમજીને કોઈ મેન્ટલ હોસ્પિટલમાં મૂકી દે પાછા બહાર તો ના કરાય આપણાથી આ નાટક પણ એકલા પડ્યા હોય તો ચાલ્યા કરે અંદર એમને એમ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે દાદા ભગવાન હમ જો છેલ્લે આપણે મંત્ર બોલી અને આપણે જ આપણા માટે આપણી જ સ્વભક્તિ કરી લઈએ દિનકરભાઈ આ બોલવા સ્વરૂપ ફાઇલ કરીને તો કરીએ આપણે ચાલો કરીશું તો નમો વિતરા ગાય નમો વિતરા ગાય નમો હરિન્તાણમ નમો હરિહંતાણ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આય હરિયાણમ નમો આય નમો વજ નમો નમો લોયે સબ સાહુ નમો લોહસો પચન મુસો પંચન મુક્કારો સવ પાવપણાપનાસણ મંગલાંચ સિંહ મંગલાંચે સિંહ પરમ હવૈ મંગલમ પરમ હવે મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઑમ નમો ભગવતે વાસુદેવાય ઓ નમઃ શિવાય ઓમ નમ શિવાય જય સચિદાનંદ જય સચિદાનંદ હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા હે અંતરે આમી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા હે અંતરે શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા હે અંતરે કલ્યાણ સ્વરૂપ પરમાત્મા આપ દરેક માત્ર માં જે દ્રવ્ય ગુણ અવસ્થા બિરાજેલા છો આપ દરેક માત્ર જે સમ્યક ગુણ અવસ્થા બિરાજમાન છો તત્વગુણ અવસ્થાથી બિરાજેલા છો તત્વગુણ અવસ્થા થી બિરાજેલા છો તે તે આપના વિતરાક સ્વરૂપથી આપના વિતરાગ સ્વરૂપ થી મારા માં પણ બિરાજેલા છો મારા પણ બિરાજેલા છો આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ મારુ પ્રગટાત્મા સ્વરૂપ છે મારુ પ્રગટ દાદા ભગવાન સ્વરૂપ છે મારુ પ્રગટ દાદા ભગવાન સ્વરૂપ છે મારુ પ્રગટ શ્રી સિમંદર સ્વામી પરમાત્મા સ્વરૂપ છે મારુ પ્રગટ શ્રી સિમંદર સ્વામી મારું પ્રગટ નારાયણ સ્વરૂપ છે મારું પ્રગટ નારાયણ સ્વરૂપ છે મારું પ્રગટ પરમ શ્રી સ્વરૂપ છે હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન હું આપને હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું અભેદ ભાવે અત્યંત ભક્તિ નમસ્કાર કરું છું પ્રમાદ વશ પ્રમાદ વશ અજાગૃતિ અજાગૃતિથી મારાથી મારા આજ્ઞાધારી મારા આજ્ઞાધારી મારા મારા આજ્ઞા ધર્મ ના જીવનમાં મારા આજ્ઞા ધર્મ ના જીવનમાં જે જે કઈ જે જે કઈ આજ્ઞા ધર્મ સંબંધી ની આજ્ઞા ધર્મ સંબંધી ની થઈ છે થઈ છે તે સર્વ ભૂલો ને સર્વ ભૂલોને સમક્ષ આપની સમક્ષ આપ પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ સમક્ષ આપ પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ સમક્ષ આપ દાદા ભગવાન પરમાત્મા સ્વરૂપ સમક્ષ આપ ભગવાન પ્રગટ સ્વરૂપ ખુલ્લી કરું છું ખુલ્લી કરું છું હૃદય થી ખુબ પસ્તાવ કરું છું મને આજ્ઞાધારી ને ક્ષમા કરું ક્ષમા કરું ક્ષમા કરું મને આજ્ઞાધારી ને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી એવી ભૂલો હું ના કરું અને ફરીથી એવી ભૂલો ના કરું એવા પરાક્રમ સ્વભાવ હે પ્રગટ શુદ્ધાત્મા ભગવાન આપ આજ્ઞાધારી પર એવી કૃપા કરો કે આપ આજ્ઞાધારી પર એવી કૃપા કરો કે ત્મ દ્રષ્ટિની શુદ્ધાત્મ દ્રષ્ટિની દ્રષ્ટિ સાથે ના જીવનમાં દ્રષ્ટિ સાથે જીવનમાં જે જે કઈ પણ જે જે કઈ પણ એની વ્યવહાર દ્રષ્ટિમાં એની વ્યવહાર દ્રષ્ટિમાં જે કઈ રહ્યા સહાય ભેદભાવો રહ્યા કરે છે જે રહ્યા ખરા ભેદભાવો રહ્યા કરે છે બધા ભેદભાવો તે બધા ભેદભાવ પોતાના કલ્યાણ માટે પોતાના કલ્યાણ માટે પ્રગટ સુદ્ધાત્મા પ્રભુ સાથે પ્રગટ શુદ્ધાત્મા પ્રભુ સાથે આપની સાથે આપની સાથે અભેદ સ્વરૂપ થઈ જાઓ જીવનની સારી સારી વ્યવહાર થી વ્યવહાર થી બધી પુરુષાર્થી જીવન ને પુરુષાર્થી જીવન છે પુરુષાર્થી જીવન છે અમેરિકા ગયા હતા વ્યસંતેર્યા તેમાં આ બુલીબેન એક જય સચિદાન તેમાં મેં એનું જીવ્યું છે આખું જીવન જ્યારે અમારે અઠ્યાસી થી જ્યારે અમેરિકા જવાનું થયું ને બધા અમે પરિચયમાં આવ્યા એમના ભાઈ ભૂલાભાઈ અને આપતો પુત્રો તો આખા એમની જોડે બધા બહુ એનું આપણને દેખાય નહીં એવો એનો આજ્ઞાધર્મીય પુરુષાર્થ ગજબ દે જીવી બેન વસંતભાઈ તમે તો જાણો છો અને કેટલું ફેલી કેટલું બે જણનું કેટલું મોટું ચલાવાનું બધા છોકરાજ અને છે જેને પુરુષાર્થ પુરુષાર્થ આપડે કહીએ છીએ નજર સામે જે અમેરિકા બધા જ જાણે છે પુરુષાર્થ ગજબ બેન જા साढ़ा आठ ठी सा नौ कीतन भक्ति ज्ञापुर तंदुरस्ती करीसुट पोना आठ बदा अजर रहते દા ભગવાન નાં જય જય કાર ભગવાન ના સિંહ જય જય કાર દા ભગવાન નામ જય જય કાર ભગવાન ના સિંહ જય જયકાર દા ભગ dadavagwan na sinjajaj karo dadavagwan na sinjajaj karo dadavagwan na sinjajaj karo dadamaagwan na sinjajaj karo ભગવાન ના સિંહ જય જય કાર ભગવાન જય જય કાર ભગવાન જય કાર ભગવાન સિંહ જય જય જય સચિદાન